સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે જળ ભરત આ લોકના વ્યવારમાં જોડાણા નઈ તે શા સારું પરમેશ્વર ભજવામાં બંધન થાય તે સારું ગાંડા કહેવાણા ને બીજા આ લોકમાં લઈ મંડે તેને માણસ ડાહ્યા કહે છે પણ પરમેશ્વર ભજવાના માર્ગમાં ડાહ્યા નથી સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે ભગવાનની કથા તો કેવી છે જે ચોકિયાત કહે છે જાગો જાગો પછી જાગે તેથી ચોરનો ભય ટળી જાય તેમ કથા તો એવી છે સ્વામી સ્વામિનારાયરે સ્વામીએ વાત કરી જે શિક્ષાપત્રીનો છેલ્લો શ્લોક નિત્ય બોલે છે તેમાં કહ્યું છે જે નિજાશ્રિતાનામ સકલાર્તિહનતા સધર્મ ભક્તૈરવન વિધાતા દાતા સુખાના મનસેપતિતાનામ તનો તું કૃષ્ણોખિલમંગલમ નઃ પોતાના આશ્રીત ભક્તજન તેમની જે સમગ્ર પીડાના નાશ કરનારા એવા ને ધર્મે સહિત જે ભક્તિ તેની રક્ષા કરનારા એવા ને પોતાના ભક્તજનને મનવાંછિત સુખના આપનારા એવા જે ભગવાન તે અમારા સમગ્ર મંગળને વિસ્તારો સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એક રુચિવાળા બે જ તો હજારો ને લાખો છીએ ને તે વિના તો હજારો ને લાખો હોઈએ તો પણ એકલા જ છીએ એમ સમજવું સ્વામી હરે સ્વામીએ વાત કરી જે ભગવાનને પોતાના ભક્તને મારી કુટીને પણ ભ્રમરૂપ કરવા છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે શાસ્ત્રમાં કહ્યું છે જે શ્રેયાંશી બહુવિજ્ઞાની અને લોકમાં કહે છે જે સારા કામમાં સ્વવિઘ્ન માટે પરમેશ્વર ભજવામાં ને પરમેશ્વરનું સ્વરૂપ સમજવામાં બહુ અંતરાય છે તે અંતરાયને ઓળખીને ને તેથી મુકાવીને બહુ વાળો હોય તે પરમેશ્વર સન્મુખ ચાલે નીકળ ચલાય એવું નથી કેમ જે આ લોકમાં અનંત અંતરાય છે સ્વામિનારાયરે સ્વામીએ વાત કરી છે પૂર્વનો સંસ્કાર એવું કહેવાય છે તે પૂર્વનો સંસ્કાર તે પૂર્વજન્મનું કરેલું હોય તેને કહેવાય એમ ન સમજવું ત્યારે પૂર્વ સંસ્કાર તે શું છે આ જે ક્રિયા કરીએ તે આવતીકાલે પૂર્વ કેવાય એમ સમજવું માટે આપણે મોટાનો સમાગમ થયો તે આજ આપણે ઘણું પૂર્વ થયું સ્વામિનાણરે સ્વામીએ વાત કરી જે આ કીર્તનમાં કહ્યું છે એ વાત નિરંતર સંભાળી રાખવી જે ઉધો સંત સુખી રે સંસાર મેં રાજા બી દુખ્યા ને રંક બી દુખિયા ધનપતિ દુઃખિત વિકાર મેં વિના વિવેક ભેખ સબદુખિયા જૂઠા તન અહંકાર મેં ઉધો સંત સુખી રહે સંસાર મેં માટે સમજણવાળાને સંત કહે છે તે અમરીશ પ્રહલાદ ને જનકાદિક રાજા હતા પણ તે સાધુ કહેવાય છે એમ સમજવું સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે જ્ઞાન જ્ઞાનમાં પણ ઘણા ભેદ છે તેની પેઠે જે એક ગુજરાતનું ઘોડું હોય તેની સામી લાકડી ઉગાવીએ તો ભાગી જાય અને એક તો કાઠિયાવાડનું પલોટેલ ગોળું હોય તે તો તરવારિયું બરછીયું ને બંદૂકનો વરસાદ થતો હોય તેમાં પણ સામું ચાલે એ રીતે જ્ઞાનમાં ભેદ છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આગળ જે ભક્ત થઈ ગયા તે કોઈની આજના સત્સંગીને ઉપમા દેવાય નહીં કેમ જે આગળ થયા તે કોઈ અક્ષરધામના નિવાસી નહોતા ને આજ તો ના આશ્રિત છે તે સર્વે અક્ષરધામના અધિકારી છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કથા કરે કીર્તન કરે વાતો કરે પણ આ દેહ હું નહીં એમ માને નહીં માટે આઠે પૌર ભજન કરવું જે હું દેહ નથી ને દેહમાં રહ્યો એવો જે હું આત્મા છું બ્રહ્મ છું અક્ષર છું ને મારે વિશે પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ પ્રગટ પ્રમાણ અખંડ રહ્યા છે તે કેવા છે તો સર્વ અવતારના અવતારી છે સર્વકારણના કારણ છે ને સર્વ થકી પર છે તે પ્રગટ આ મને મળ્યા તે છે આ વાતમાં સાંખ્યને યોગ બે આવી રહ્યા ઈથી શ્રી સહજાનંદ સ્વામીના શિષ્ય શ્રી ગુણાત્યાનંદ સ્વામીએ કરેલી વાતોમાં ભગવાનને સંતનો મહિમા કયો એ નામે પહેલું પ્રકરણ સમાપ્ત